જય સ્વામીનારાયણ મા કુરુ ધન જન યો વન કરરાતી નિમલ સર્વ માયા માયાખિ હિદ્વા બ્રમપદ પ્રવિશ વિદેવાજગોંદોવિંદ ભજ ગોવિંદોિંદોવિંદ ભજ મૂઢમતે મા કુરૂધનજન યૌવનગર હરાતિષા કાળસ માયામયિદમ અખિલં બ્રહ્મપદમ પ્રવેશ વિદિવા હેમૂઢીવન નો સ્વજનો નો शिष्य नो यौवनो गर्व न कर कारण के बधु काल एक थपाट मा उड़ी कारण जा बद मई छे चे, छतरामणू छे चे, दुखवा दुखदायक छे छे नाश्वत भगवान नो ब्रह्म पदम त्वम प्रविश विदित्वा ભગવત પદ ભગવત સ્વરૂપ ભગવાનની મૂર્તિ ભગવાનનું ભજન સત્સંગ એમાં તું પ્રવેશ કર એટલે કે એને માર્ગે ચાલ એમાં મન લગાડ અને શું કર કે ભજ ગોવિંદમ ભજ ગોવિંદમ ગોવિંદમ ભજ ભૂટ જો કે આ વિશ્વમાં ભક્તિ ન કરતો હોય એવો કોઈ પ્રાણી નથી બધા જ ભક્તિ કરે છે મનુષ્ય તો કરે છે છસો કરોડ ની વસ્તી હશે બધા જ ભક્તિ કરે છે બધા જીવ પ્રાણીઓ પણ ભક્તિ કરે છે પણ કોની ભક્તિ કરે છે એ વિચિત્ર છે ભક્તિ એટલે પ્રેમ સેવા આરાધના હેત કોઈ ધનની ભક્તિ કરે છે કોઈ પુત્રોની કોઈ સ્ત્રીઓની કોઈ પુરુષોની બધા ભક્તિ કરે છે એની જ આરાધના એનો જપ એનું જ ધ્યાન એનું ચિંતન છે ને બધા ભક્તો જ છે પણ નારાયણના ભગવાનના ભક્ત છે એ સાચા છે અને એ શ્રેષ્ઠ છે કારણ કે બીજે જ્યાં ભાવ બાંધ્યો છે હેત બાંધ્યું છે કે એની સેવા કરે છે એ બધું તો કંઈક કામ આવતું નથી લોકમાં જરૂર થોડું ઘણું કામ આવે જ છે નથી આવતું એમય નથી જરૂર પડે ત્યારે બધા કામના તો હોય પણ એ જેટલા કામમાં આવે છે એનાથી વધારે નડવાના કામમાં આવે છે પણ એ સમજાતું નથી અને જયારે સમજાય છે ત્યારે બહુ મોડું થઈ ગયું છે एट पेले चेतवी बात कि आ बदी पैसों पर जोए सगाबंधी जोए यौवन पर पन जइए पा मर्यादा समझी राख विवेक काम लेव अग्निवगर कहीं रसोई पाके अग्निवगर कई अजवाड़ू थाय अग्निवगर शेन टाइट जाए પણ ખિસ્સામાં ન ભરાય બસમાં કુશળ અને એ બધું સંતો શીખવાડે છે જેને એ નથી સમજાતું એ બધાને એમ લાગે છે કે આ બધા સાધુ સંતો પૈસાથી જ બધું કરે છે દાન આપીએ તો લઈ લે છે અને પાછા એમ કે છે પણ એ જે સત્સંગમાં છે સમજે છે સમજે છે કે ભાઈ ખોટું છે એનો મતલબ જુદી સેન્સ વિચારવાનું છે દસ આટલું કેનો એનો ઉપયોગ કરો એનો કોઈ વાંધો નથી પણ એના માટે કુર્બાન થઈ જવું મરી જવું ને ભગવાન ભૂલી જવા એ ખોટું છે પૈસો હોય ગુણાતીતાના સામે કે ભગવાન ભક્ત હોય એને પૈસો હોય સંબંધી હોય સ્ત્રી હોય છોકરા હોય ઘર હોય વૈભવ હોય એ બધું જ એના માટે તો કામનું છે કેમ કે બધું જો ભગવાનમાં લગાડે તો બધાનું કલ્યાણ થાય ને એનું થાય પૈસાથી જ ઠાકોરજીના શણગાર પૂજન અર્ચન સેવા બધું થાય છે પણ એનો અહંકાર આવી જાય તો સેવાય પણ ઉપાધિ કરે ઉલ્ટાનો દ્રોહ કરાવે સત્સંગ કરતા કરતા પાપમાં પડી જાય એટલે મમતા અને અહંકાર બસ એ જ છોડવાની વાત છે બાકી આ ડોક્ટર લોકો હોય છે બધા દર્દીઓની સેવા કરે છે કેટલા વાલપથી કરતા હોય પણ ગુજરી જાય એને આંસુ ના આવે આ શું ત્યારે આવે જો પેમેન્ટ ન થાય તો મમતા આમે દુઃખ મમતા જ આપે છે દુઃખ મમતા જ આપે જેટલી મમતા ઓછી આ બધી જગ્યાએ જ્યાં જ્યાં જે પ્રકારે જે એક ભગવાન ને ભગવાન ભક્તો સંતો સિવાય જ્યાં જ્યાં મમતા હોય એમાં દુઃખ જ આવે સ્વપ્નય સુખ ના આવે હોય તો તો ના શું પાડે શાસ્ત્રો ભગવાન કે સંતો ના સુ પાડે પછી સમજવામાં જિંદગીઓ વહી જાય જિંદગી નઈ જિંદગી ઓ વહી જાય જે વેલા સમજી જાય એને નરસિંહ મહેતો કેવાય એને મીરાબાઈ કહેવાય અને ન સમજાય એ બધાય તો ગોથા માયરાજ કહે એલે ધનનો ગર્વ ન કરવો મમતા ન કરવી જોઈએ તો ખરું પણ માપમાં રાખવું સ્વજનો એ કઈ ભાગી જવાનું નથી ઘરવાર છોડી ભાગીને જાવે ક્યાં એ બે વિશે આપણે થોડું સમજી લીધું છે કે પૈસાનો ગર્વ કેવો દુઃખ આપે છે સ્વજનોનું પણ સુધી કામ આવે છે પછી કામ આવતા નથી હવે છે યૌવન ની વાત ત્રીજી શંકરાચાર્યજી મહારાજ કહે છે એ યૌવન નો ગર્વ ન કરવન છે એ તો ઘટમાં ઘોડા થનગને અને આતમ વિંજે પાંખ અણદી ભૌમકા પર યૌવન માંડે આ એને જે દેખાય બીજા ના દેખાય કારણ કે બઉ માદક છે ને એને જે દેખાય બીજા ના દેખાય માદક કેવી છે એ દરબાર ડેલી હોય અને વીસ પચીસ દરબારો પૂળો પૂળો મૂછો રહી ગયો હોય હાય અલમસ શરીરો હોય પાડાના કાંધ જેવી કંધરોટી હોય ફાળિયા બાંધી બાંધીને બધા આમ બેઠા હોય અને એ વખતે બાજુમાં ગોઠણ ઊંધા નાખી અને કસુંબો તૈયાર થતો હોય મોટી આરસની ખરલ હોય જેને નાનું હોડકું પીડ્યું હોય એમાં પાછેરક નાખ્યો હોય અફીણ પાણીનો છટકોરો મારતો જાય અને એને આરસના પથ્થરથી દિવાલમાં ભટકાતું હોય કચરાકરા કસુંબો તૈયાર થઈ જાય લાલ ત્રાંબિયા જેવો થઈ જાય ઈ એવો કસુંબો બને વગર બી દેખો ખારા મંડે તાવ મંડ્યા ચડવા ભલે બાપ ભલે બાપ પડકારા ઉઠવા માંડે બાપ પીવે તો દીકરા ને ચડે દીકરો પીવે તો બાપ ને ચડે બિલાડી બે છાંટા જો ચાખી જાય તો હાવજ ની હામે થઈ જાય ભાંગલા ગાડા ઉપર જો એની છાલક પડી જાય તો વગર બળ બળદ્યાય ઢળાતું ઢળતા ઉડું તું દીવ દમણ ને ગોવા સુધી પીવી જાય અને એ ચાલક ધરતી ઉપર પડી જાય તો ધરતીના હાથ પાતાળ છીરી ને શેષની ફણા ઉપર એ કહુંબો પડે અને આખું બ્રહ્માંડ ધ્રુજી જાય એવો કહુંબો તૈયાર થઈ ગયો હવે એ કસુંબો ડાયરામાં જયારે સુરજ નારાયણ ના હમશે મારા હગાર દીકરા ના હમશે હમ ટુ હામ હામ આ ડાયરામાં અંજળીઓ પીવડાવવાતી હોય અને એવા ડાયરામાંથી જૂની થઈ ગયેલી વપરાઈ ગયેલી ખરડ પછી ઉકળે નાખી દીધી ડાયરાએ અને એમાં વરસાદનું પહેલું ઝાપટું જેઠ મહિનાનું પીળ્યું અને ઝાપટું થોડી વાર રહીને વયું ગયું અને ઓલી બાંગલી ખરલમાં પાણી ભરાણું અને એમાં ઓલો અફીણનો કહુંબાનો પાહ ઓગળ્યો અને લી કસુંબો થોડોક તૈયાર થઈ ગયો એમાં ઉકળામાંથી એક ઉંદર ફરતો ફરતો એમાં આવી અને એમાં થોડોક ચાખી ગયો અને ચાખતાની સાથે તો બે પગે ઉભો થઈ ગયો લાલ ગુમ ટમેટા જેવી આંખો થઈ ગઈ મૂછુ ના બે પાંચ પૂખડા ધરતી ઉપર હાથ મેં પછાડવા કે ક્યાંય ગયા એની જાતના મીંદડા એની દીકરીએ દીવો નો રેવા દઉં કુળ નિકંદન કાઢી નાખવું એને કુળ કોઈ હરાજ પિંડ તર્પણ કે પાણી પાનારું કોઈ રેવા નો દઉં ક્યાં છે એની જાતના બધા મીંદડા ત્યાં બધા ઉંદરડા દર માંથી નીકળી નીકળી જોવા મળ્યા કે આ શું છે ઉંદર હતો એને નજીક આવી સમજાવવાની કોશિશ કરી કે ભાઈ મીંદડા ની હમે પડકાર નખાય તો કે વડીલો તમને આદર છે પણ અત્યારે બીજા તમે તમને બીકણા કરી નાખ્યા છે બાકી એક એક મીંદડા નું વીણી લેવું છે કે ત્યાં તો એક મીંદડો ફરતો ફરતો ચકડી પૂછડી ઉપર બિલાડો કે આ જાનવર ક્યુ છે કે અમારી જાત નો કરે છે એને ઇમરજન્સી મિટિંગ બોલાવી મીંદડાઓની એટલે આવો ને ક્યાં જાનવર ક્યુ છે ઘડીક તો નક્કી ન કરી શક્યા ત્યારે વડીલ એક બિલાડો તો એમને જોઈને કીધું કે જુવાન ઉંદર છે પણ અમલ પી ગયો છે નદી ને નાળા વહેતા જેઠાઢ શ્રાવણના ભાદરવામાં જયારે પૂર પાટ જતા હોય એવું યૌવન છે માઇ કાંગલા પણ જુવાની આવે ત્યારે જોશ હોય છે પરમાનો હોય છે અને દુનિયા કો બદલ ડાલો સમાજ કો બદલ ડાલો એ સબ અંધ શ્રદ્ધાઓ કો મિટા દો અરે ભાઈ રેવા દે રેવા દે પણ એ જુવાનીનો અમલ પી ગયો છે જુવાની જરૂર ફાટ ફાટ છે વહેતા મોટા ગંગા સાબરમતી નદીઓ જેવો એક શક્તિનો ધોત છે સમજો એવી યુવાની એની એવી પડકારો કરવાની મન થાય પ્રોબ્લેમને ફેસ કરવાની ઈચ્છાઓ થાય કંઈક કરી બતાવવાની તમન્નાઓ થાય અને શરીરમાં અને મનમાં જોશ સમાતો ન હોય ત્યારે એક જ વસ્તુ છે નદી નાળાઓ ગંગા જેવી નદી હોય છલકાતી હોય પણ એને જો સારી દિશા આપી દેવામાં આવે તો પૃથ્વીના પટને હરિયાળું કરે અને એ જ જો નદીને દિશા ન મળે તો વિનાશ વેરી નાખે મૂળ વાત છે દિશા આપવાની એમ યૌવનને પણ જરૂર છે શક્તિનો સ્ત્રોત છે જો સારી દિશામાં વળી જાય તો પોતાનું અનેકનું જીવન હરિયાળું કરે અને જો અવળ્યા રસ્તે વળી જાય તો વિધ્વંસ અને વિનાશ વેરી નાખે માટે જ કોઈએ સરસ કહ્યું છે સોચ બદલો સિતારા બદલ જાયગા हुँ? सोच को बदलो सितारा बदल जाएगा नजर को बदलो नजारा बदल जाएगा किस्तियां बदलने की जरूरत नहीं है दिशा को बदलो किनारा बदल जाएगा <laughs> बहुत सरस आ एटल बध मैं गमे मैं के सरस कव्य कहू सोच को बदलो सितारे बदल जाएंगे सोच एटे विचार पॉजिटिव थिंकिंग करो <laughs> विचार उपर छे, मन के हारे हार है मन के जीते जीत बसो त्राणु रन थी गया आउट के विचार बदलाई जाए विचार जय डग माँडे त्यार शरीर डगी जाए पतन थी जाए નહીં તો જ્યાં સુધી વિચાર ડગતો નથી એને એમ જ હોય કે હું ફ્રેશ થઈને જાય છું પણ એનો આંકડો દેખાય સામે અને પછી મન ડકી જાય છે થશે નહી થાય થશે નહીં થાય ન થાય બધો આધાર મન ઉપર છે એટલે વિચાર એના આવે બસ પોતે વિચારે કે મારે કઈક ઉન્નત થવું છે ગમે થાય મારે કોઈને આધાર નથી લેવો મારે બે પૈસા કમાઈને દેખાડી દેવું છે તો માણસ ગમે કરશે વિચાર બદલશે તો કમાશે હશે ભાઈ હવે બોવ મરી ગયા બળ કરી ઊંધા થઈ ગયા વાંચી વાંચીને ગોલ્ડ મેડલ લઈને નોકરી વગેરે છે નાપાસ થયા છે ત્રણ ત્રણ વાર એ બધા ચાલી ચાલીસ કમાય છે ભીણા ગીણા કઈ મેળ નથી કોપી કરો હવે એને કોઈથી જ્ઞાન ના થાય વિચાર જ એવા કરી નાખ્યા વિચાર વિચાર કરી નાખે વિચાર બદલે તો જ ભાગ્ય બદલા જે જે પછી કે નિર્મા વાળા હોય કે ધીરુભાઈ અંબાણી હોય કે વિચાર જ ઊંચા હોય બસ પેટ્રોલ પંપ ઉપર નોકરી કરતા ધીરુભાઈ અંબાણી પેટ્રોલ ભરાવા આવ્યો એને જેમ તેમ તતડાયેલા ત્યારે એનો વિચાર કેવો એમ એને કીધું આજ તું મારી સામે બોલી લે પણ એકવાર ભારતમાં બધે મારા પેટ્રોલ પંપ હશે એનો વિચાર એને બીજ મૂકી દીધો છે ને ત્યારે હશે આવું આપણે જ આવું કરવું છું કંઈક કરવું છે કંઈક કરવું છે વિચાર બદલાય છે ત્યારે ભાગ્ય બદલાય છે જેને એમ લક્ષ સાધો આ બધું કે છે ને એ વિચારો જ છે ને આપણે પણ જીવનમાં સત્સંગી હો ન હો પણ એક વસ્તુ એવી છે યુવાન અવસ્થામાં કે જ્યારથી સાંભળીએ ત્યારે એક વિચાર એ મૂકવાની જરૂર છે કે મારે સદગુણી થઈને જીવવું છે કે દુર્ગુણી થઈને જીવવું તો આપોપ સદગુણોનો વિકાસ થશે પણ કોઈથી વિચાર જ નથી કરતા જેવું જીવાય એવું જીવીએ છીએ નક્કી ક્યાં કર્યું છે કે મારે સદગુણોની જ સાધના કર્યું દુર્ગુણ એટલે વીણી વીણીને ઓછા કરવા છે તો સદગુણોનો વિકાસ થાય વિચાર નથી જોવો ક્યાં કોઈ સવાર ઉઠીને આપણે વિચાર કરીએ છીએ કે મારે સદગુણ મય જ આખો દિવસ કાઢવો છે દુર્ગુણ એ મય એક પ્રવૃત્તિ થાય એવું મારે નથી કરવું એવું ક્યારે આપણે વિચારતા જેમ થાય એમ આલું જાય છે જેમાં આપણે કયા દિવસે નક્કી કર્યું કે આપણે એકાંતિક ભક્ત થવું છે મહાપ્રભુ જેવો ભક્તિ જીવબાન લાડુબાન એવા બધા દાદા ખાચન એવા સમર્પણ એટલે કાંઈ નહીં તો એટલું કાંઈક આપણામાં આવે એવો ક્યારે વિચાર આવે છે એવું થવું છે એવું સાંભળીએ છીએ પણ થવાનો તો કોઈ વિચાર જ નથી એટલે કોઈ ભાગ્ય બદલાતું નહીં ભાગ્ય એટલે પૈસાની દ્રષ્ટિએ તો છે જ અલગ હું ભક્ત ની વાત કરું છું આપણે પણ આપણી સાથે પ્રભુ ક્યારેક બોલે આપણી સાથે પ્રભુ દર્શન આપે આપણી સાથે વિચારો આવે તો બધું જીવનમાં ધીમે ધીમે બધું મંડે ફેરફાર ભગવાનને સાથે બોલવું છે એના દર્શન કરવા છે એની સારી ગોષ્ટી કરવી છે તો આવા ધંધા કિરે ક્યાંથી મેળ પડશે આપોઆપ જ થશે એટલે સો બદલો સિતારે બદલ જાય નજારા બદલો નજર બદલો નજારા બદલ જાય નજારા એટલે દ્રષ્ટિ દ્રષ્ટિ બદલો જે આ સામે કબાટ ની અંદર શ્રીજી મહારાજ નું પહેરેલું અંગરખું છે કેટલું સુંદર કેવડું મોટું છે કેટલું મુલાયમ મલમલ ની કાપડનું છે હવે જો તમને કોઈને ખબર ન હોય એમ આવીને હું તમને બતાવું તે કેમ છે પહેરેલું છે હે નજર બદલી નજારા બદલ ગયા આખે મળશે લગાવ પ્રભુ આ લાભ અમને ક્યાંથી મળે જો નજર બદલી તો નજારા બદલ ગયા બસ સંતો ને ભક્તોમાં અરસ પરસ સામે બેઠા હોય તમે અમારી સામે બેઠા હો પણ અમને તમારા એકાંત નજારા બદલી જાય કિસ્તી બદલને કી જરૂરત નહીં દિશા બદલો થોડીક દિશા બદલાઈ જાય તો નૌકા દ્વારિકા પહોંચે અને થોડીક બદલાઈ જાય તો દીવના બીટ જયારે દિશા બદલે ત્યારે સેન્ટીમીટરથી સેજ ફરી જાય તો દ્વારિકાધીશ ના ચરણમાં જઈને જીવન નૌકા ઉભી રહી જાય દિશા સત્સંગનો અર્થ એટલો છે આપણા જીવનની દિશા બદલે બસ દિશા બદલતા બદલતા જુઓ ને ક્યાંય પહોંચી જવાય છે પેલી વાત છે સોચ કો બદલો સિતારે બદલ જાય છે યુવાની નો ગર્વ ન કરો મોટી વાત છે યુવાની ગર્વ ન કરો વિચાર બદલો શું કરવાનું તો યુવાની ગૌરવ કરો આ શબ્દ યાદ રાખવાનો છે गर्व नहीं युवा गौरव करो गर्व अहंकार आदर सन्मातन गर्व व्यक्ति पोते केन्द्र मै हूँ केन्द्र मे गौरव जे आपने मूके मन्म्मा आदर એના કેન્દ્રમાં છે હું કેન્દ્રમાં નથી આટલો ફરક છે પણ એ ફરક દિશા બદલી ગઈ ને બહુ મોટો કરીને એ ગૌરવ અને ગર્વ બે થોડા સમજવા જેવા છે આપણે આખી જિંદગી ગર્વમાં નીકળી જાય છે પણ જો ગૌરવ યુવાનીનું થાય જિંદગીનું થાય જીવનનું થાય સત્સંગનું થાય વાત બદલાઈ જાય પૈસાનું સ્વજનોનું જેનું તેનું ગર્વ નહીં પણ ગૌરવ જો થાય લોધિકાના દરબાર જીભાઈ એમના દીકરા હવે સિંહ દરબાર જુવાની ઉંમર દરબારોમાં જે શિકારનો શોખ હોય બંદૂકોથી હરણાઓનો શિકાર થાય પણ જીભાઈ દરબાર તો ભગવાન સ્વામિનારાયણ એકાંતિક ભક્ત એનો યુવાન છોકરો અભયસિંહ એ શિકાર ખેલે અને શરાબ પીવે માંસાર કરે એ બાપને બહુ દુઃખ થાય હવે જુવાન દીકરો અને ક્ષત્રિય કેટલું કહેવાય સમજાવે એકાદશીના દિવસે પણ પક્ષીઓને મારીને બાપુને સામે મૂકે એનો જીવ કકડે હે ભગવાન એકલા એકલા રડે આના કરતા દીકરા ન આપાવ તો સારું આ દુઃખ કેવા કોને જાઉં હું ગામધણી દરબા ને મારો છોકરો અનાળી ન ભક્તિમાં માનવું ન સાધુમાં માનવું ન સંસ્કારમાં માનવું શરાબ માં સાહાર અને અમારા ઘરમાં લાવે જ્યાં પાણી પણ સાત ગણે ગાળીને વપરાય ત્યાં પક્ષીઓ પશુઓને મારે અને એનો આહાર કરે એમાં જીભાઈને ખબર પડી કે મેંગણીમાં ગોપાળાનંદ સ્વામી આવ્યા છે જીભાઈ દરબાર મારતે ઘોડે મેંગણી પહોંચ્યા ગોપાળાનંદ સ્વામીના ખોળામાં માથું મૂકીને ઢગલો થઈ ગયો ચોધા રાસુએ હિમકા રડવા માંડ્યા ગોપાળાનંદ સ્વામી માથે હાથ મીડા ફેરવા દરબાર શું દુઃખ છે તમે સ્વામી દુઃખની વાત કરો કામ મને હવે ભગવાનની પાસે મોકલી દો અને કામ મારા દીકરાને મોકલી શું છે કુંવર આટલા બધા કુસંસ્કાર કુચ્છંદો શું નથી કરતા નહીં ઘરનું વાતાવરણ કેવું સ્વામી માં હિંસા ઘરમાં પશુઓ પક્ષીઓને મારીને લાવે એકાદશી પર્વના પવિત્ર દિવસ હોય તે સામે બેસીને આવું બધું કરે ગોપાળાનંદ સ્વામી કે દરબાર ધીરજ રાખો તમારે ત્યાં તો મહામુક્ત ઉતર્યા છે આ ને મુક્ત કોણ કે આવો મુક્ત આવતા અરે દરબાર ધીરજ રાખો બધું સારું થશે અમારા મુખ માંથી નીકળ્યું છે નહીં હોય તોય મુક્ત થશે નહીં હોય તોય થશે હા સ્વામી તમે કૃપા કરો તો થાય આ બાજુ દરબાર કીધેલું કે હું મેંગ છું ગોપાળાનંદ સ્વામી આવ્યા છે ભલા દર્શને મારું કામ કરું તમે તમારું કામ કરું આવો તોછડો જવાબ આપી અને શિકારે નીકળી ગયેલા બાર જોટાળી બંદૂક ખોવા ઉપર ભરાવી જંગલમાં વ્યા ગયા એક હરણ એની સામે દેખાણો એની પાછળ તો ખાર એટલે ઘોડાને દોડાવ્યો પણ હરણ છટકી ગયું પણ મેંગણીના પાદર સુધી મૂકીને અદ્રશ્ય થઈ ગયું વિચાર કર્યો કે કોઈ દિવસ મારાથી હરણ છટકે નહીં અને અચાનક ગાયબ ક્યાં થઈ ગયો જોયું ત્યાં મેંગણીનો પાદર આવી ગયો હોય ઠીક છે વે જાણે અજાણે આવી ગયો છું તો એક બાપુનું મન રાજી રે ચાલો ત્યાં જઈને સામીને પગે પડીને પછી નીકળી જાઉં ફરીથી પેલા હરણને ગોથું अहिया स्वामी पग में मथु मूकी ने जीवाई दरबार रड़े एज वक्त अभय सिंह त्या प्रवेश करें बापू रड़ता जुए गोपाला था थ मंदिर नु ने जाली सामने उभा रहा अभय सिंह जुआन प्या चार आखियों थी आनेज कोई बरफ ओगड़ माँ एम स्थिर थगड़वा माँ કંઈ પણ કહ્યા વગર આંખમાંથી ચોધા રાંસો એકદમ દોડીને સ્વામીના પગ પકડી ગયા તમે મને માફ કરો માફ કરો મેં મારા માવતરને ખૂબ કોઈ ચા અને મારાથી આ શું થાય છે સ્વામી આજથી પ્રતિજ્ઞા કરું છું તમે અને મારા બાપ જેમ કહે એમ હું બંદૂકનો ત્યાગ કર્યો હાથમાં માળા ગ્રહ સત્સંગી થયા છ છ કલાક સુધી ધ્યાન ભજનમાં રહે બાર વાગ્યા સુધી પૂજા પાઠ કરે પછી જ રાજ કરે છોર વાત છે જામનગરના વિભાષામ જન્મ દિવસની પાર્ટી અઢારસો ગામડાઓના ધણી અઢારસો લોકો ભાયા તો બધા એની કચેરીમાં બેઠેલા કોઈ દસ ગામના કોઈ બાર ગામના કોઈ વીસ ગામના બધા ભાયા તો અને ગામ ગામના બધા દરબારો અઢારસો બેઠા છે જપ કરે છે દિશાકો બદલો કિનારા બદલ જાય એક યુવાન ને આજનો યુવાન સત્સંગ બદલી શકે છે વૈજ્ઞાનિકો ડોક્ટરો હાર્ટનું ટ્રાન્સપ્લાન્ટ કરી શકે પણ આ હૃદયમાં પડેલી દુષ્ટતાને ક્યારેય બદલી શકતા નથી ત્યારે સત્સંગ એ છે કે માણસના હૃદયમાં પડેલી દુષ્ટતાનું પરિવર્તન કરે છે એટલે સત્સંગનો મહિમા છે એ કરી શકે લોકો પીરસવા ના રહતા એ શરાબની પિયાલીઓ લઈને નજીક આવ્યા હવે સિંહે કહી દુ કે હું તો લેતો નથી હોય કાંઈ આજે ના લેવાય તમે ક્યારે આવો અને આજે તો વિવા જામ મોતિયા વાળો એનો જન્મ એની મહેફિલ બધા પીએ છે તમને શું વાંધો છો લ્યો લ્યો લ્યો આજુબાજુ એવા ગોઠવાઈ ગયા હતા કે આપણે આમને પરાણે પીવડાવો જ છે આપણી નાયતમાં વળી એક જુદું ક્યાંથી આજુ બાજુ જેવા બેઠા મીંડા બોલવા વિભાજામ ની નજર પડી એટલે હમીલિયા હોય ને એમણે કીધું બાપુ આ બેસી લોકા દરબાર એ તો શરાબ અમારા હાથ ને ના પીએ હે હે એ તમે આવો તો પીએ આ ને વિભાજામ ઉભા હું આવું અને વિભાજામ પોતી આવ્યા છે પામી ગયા હવે સિંહજી અને જેવી પ્યાલી લઈ અને એને આપવાનું કહ્યું કે લ્યો પીઓ હવે છે અને હવે સિંહ દરવારે ભેટમાંથી કટાર કાઢી અને વિભાજામને હાથમાં આપી લો મહારાજ તમને તમારું અપમાન લાગે છે ગુરુ ગોપાળાનંદ સ્વામીના વર્તમાન છે આ મુખેથી શરાબ ને અભક્ષ તો નહીં જાય પ્રભુ અહીંથી કાણું પાડો અને અહીંથી શરાબ રેડી દો આ વેચી એક શબ્દ નહીં બોલે તમારું સન્માન જળવાય મને ગુરુ ગોપાળાનંદ સ્વામી વર્તમાન છે મારાથી આગ્રહ્ય છે હું પ્રાણ આપી શકું છું પણ છોડી શકતો નથી આને શું કહેવાય गौरव हू को मैंने कोत आप गौरव हमें गौरव शु रशिया महात्मा गुर्जेफ बहु रहस्यवादी चिंतक थे एम एक पत्रकार महिला नाम एनुथरीन मलवा चेइन स्मोकर शिगार उपर शिगार पिए આ ઘણા લોકો એમ કે વિદેશના આમ એડવાન્સ બો બેટ બે શિગાર ઉપર શિગાર પી ગુરજી મહાત્માએ કીધું કે મેડમ આ તમે પીયો છો એ સારું નથી શું મળે છે ધુઆ અંદર નાખો બહાર કાઢવાનું આ કે સારી ચીજ છે એમ છોડી દેવું જોઈએ એનાથી શું છે શા માટે તબિયતને ખરાબ કરવા છે તમે એના ગુણદોષ નથી જાણતા સમજદાર થઈને આવું કરો આ મૂકી એ જ છોડી દીધી છ મહિના છ મહિના પછી કેથેરીન મળવા આવ્યા ત્યારે એમણે કીધું મહાત્માજી આપના વતને મેં મૂકી દીધું બહુ જૂનું વ્યસન એડિક્શન જૂનું કોઈથી છૂટે નહીં પણ છૂટી ગયું આપણે મેં ઘણાને કહ્યું કોઈ ના છોડી શકું આટલું જૂનું વ્યસન એમ છોડવું કોઈ સહેલી વાત નથી પણ મારાથી છૂટી એ ગયો ગયું દ્રઢતા જોઈએ સંકલ્પ જોઈએ કંઈક હોસલા હોય તો આ થાય જેવા તેવાથી થતું નથી પણ મેં છોડી દીધું છ મહિના થયા સામું જોયું નથી અમારા ઘણા મિત્રો છે એ બધાને કહે છે પણ એ મેં તમારા નામથી પણ કહ્યું પણ નથી છોડી શકતા એમ કેમ છૂટે આ બહુ મોટી લત છે માણસ મરવાનું પસંદ કરે પણ વ્યસન છોડી ના શકે એ તો પોતામાં કાંઈક ચેતના હોય તો જ છૂટે મહાત્મા ગુરુજેવ કે જી તમે સિગરેટ પીવાનું ચાલુ કરો કેમ તમે સિગરેટ જેટલી નુકસાન કરતી હતી એના કરતા આ છોડાનો અહંકાર વધારે નુકસાન કરી રહ્યો છે એટલે તમે એ છોડ દે અહંકાર તો વ્યસન કરતા પણ ખતરનાક છે વ્યસન તમારા શરીરનો નાશ કરશે અહંકાર તો તમારા કેટલાય જન્મોને ખરાબ કરી નાખશે માટે તમે છોડી દો અને સિગરેટ પીવાનું ચાલુ કરી દો એટલે તમારો અહંકાર તો છૂટ આ ગર્વ છે મેં કરી બતાવ્યું અને પેલા અભયસિંહ એમ બોલે છે કે મારા ગુરુ ગોપાળાનંદ સામેના વર્તમાન છે મારાથી આ ન થાય સામે દેખાય છે ગુરુ એનું વચન છે શેના માટે નથી પીતા ગુરુને લીધે નથી આ છે બોલે છે મેં કર્યું ગૌરવ શું છે પેલી જ વાત કે જેને યુવાની નો ગૌરવ હોય એ વ્યસન જ ન કરી શક કારણ કે યુવાની પોતે જ એક માદક છે યુવાની પોતે જ નશીલી છે એમાં જે લોકો બીડી સિગરેટ ગુટકા માવા મસાલા જે પીએ છે શરાબ પીએ છે એ લોકો યુવાનીનું જ અપમાન કરે છે એને પોતાનું યૌવન નું ગૌરવ નથી એને ખબર જ નથી કે યૌવન શું છે ગોડ ગિફ્ટેડ છે એનું ગૌરવ હોય હું કોણ છું હું જુવાન માણસ મારા નશાની શું જરૂર છે તમે ટીટોળી હોય તમે જોઈજો એ વ્રત કે જુવાન એમાં તમે ભેદ નહીં પાડી શકો એ કાઈ પીએ છે સવાર ઉઠીને ચા પીએ છીએ સિગરેટ પીએ છીએ એકસો ખાય છે ત્રણસો ચડાવે છે કોફી પીએ છે કોકો પીએ છે કાંઈ પીએ છીએ અને છતાં ને હાલવાન ઠસો જોવો તો ક્યાંય નીકળી જાય તમારે અને તમારી સામે એમ જોવે કે આપણને નશો ચડી જાય એમ યુવાની પોતે જ એક નશો છે અને જે એમાં બીડી સિગરેટ તમાકુ શરાબ કે જે તે વસ્તુ એને પોતાનું ગૌરવ હોય યૌવનનું આ ખાઈ પી જ ના શકે પોતાનો નશો હોય એને તો એને ગૌરવ સમજ્યો છે નશા મુજમે હે શરાબ ને નાહી નશા જ મે હૈ શરાબ મેં ના યદી શરાબ મે હોતા તો બોતલે ક્યુ ન ઉછલતી શરાબમાં નશો છે જ નહીં હોય તો બોટલે એ બધી શાંત જ ઉભી હોય છે એમાં હોય તો ઉછળવી ન જઈ આપણામાં નશો છે જિંદગી ખૂબસૂરત હૈ હમે જીના નહીં આતા નશા તો હર ચીજ મેં હે અમે પીના નહી આવતા હર ચીજમાં નશો છે તમે જોવો તમે બસ માં જતા હો અને એમાં કોઈ એક વ્રત કે એક બહેન નાનું છોકરું તેડીને બસ માં આવે અને છેક રાજકોટ થી લીંબડી સુધી જગ્યા મળવાની હોય જ નહીં અને ત્યારે તમે ઉભા થઈ બે દિવસનો ઉજાગરો થાક પીંડ્યું ભડાકા મારતો હોય માથું ડૂલી જાય એટલો તમને ઊંઘ ચડી હોય અને રૂમે રૂવે જવો થાક છે પણ પેલા બેનને કે વ્રતને કે દાદીને કે દાદાને જોયા અને તમે ઊભા થઈને એને સીટ આપી દો અને તમે ઊભા ઊભા એમને લીંબડી નહીં રાજકોટ સુધી વ્યાજ આવો થાક નહીં લાગે એ પરોપકાર કર્યો ને ચીજ જુઓ નશા હર ચીજ મેં હે અમે પીના નહીં હતા રાજકોટ સુધી એમને ઊભા ઉભા વ્યાજ બે દિવસના થાકવાડા પછી પણ થાક લાગશે નહીં નશો અંદરથી આવશે કામ કેવું કર્યું એકને ઉપયોગમાં આવે એ માણસ થાક માણસ થાક ઉતારી નાખે તમારી પાસે તેડીને કોઈ મહિલા ઉભી હોય અને એનું બચ્ચું બાળક પાણી માટે તરસતું હોય તમને આ તરસ લાગી હોય ઝાડવા નીચે બેસીને પીવાની તૈયારી કરતા હોય અને એમાં પેલા બાળકની તરસ માટે તમે પાણી આપી દો અને તમે પાંચ કલાક તરસ વગર ખેંચી નાખો તોય તમને થાક નહીં લાગે દુખ નહીં લાગે પણ પેલાને પાણી પીવડાવ્યું ને એનો તમને રોમ રોમ નશો આવશે શું આજે કામ થયું શું સત્કાર્ય થયું છે એક જરૂરતમંદને ક્યારેક તમે પાંચ પચીસ પચાસ રૂપિયા આપી જોઈજો અને એનું કામ શોભી જાય આખો દિવસ એમ થશે આજે આપણને બહુ સરસ જોગ મળ્યો કે એકને મદદ હર ચીજ તમે જોવો રોટલી રોટલો પૈસો સંપત્તિ બધું જ વસ્તુઓ એમાં નશો છે પણ એને આપણને વાપરતા નથી આવડતું એને પીતા નથી આવડતું એટલે યુવાની સ્વયં એક નશો છે એમાં જે નશો કરે છે પાન મસાલા ગુટકા બેડી શિગાર એ યુવાનીનું અપમાન કરે છે એ યુવાન ન કહેવાય એને ગૌરવ નથી એને ગૌરવ હોઈ શકે પણ ગૌરવ નથી ગૌરવ હોય એ આ ન કરી શકે બરનાડ શો ઇંગ્લેન્ડના સારા વિચાર તત્વચિંતક સાહિત્યકાર એ સંપૂર્ણ શાકાહારી ત્યાં શાકાહારી માંસાહાર કરો નહીં માંસ વગર તો કેમ વેજીટેબલ તો ગાર્બેજ ફૂડ છે એમાંથી શું થાય શું થાય ભરનાર છે જવાબ આપો કે ભાઈ મારું પેટ છે એ પેટ છે મળદા દફન કરવાનું કબરસ્તાન નથી કે હું એમાં મળેલા પશુ પક્ષીઓ હું માણસ છું કોઈ વાઘ સિંહ દીપડો નથી કે હું હિંસા કરી મારું પેટ ભરું એને માણસાઈનું ગૌરવ છે જો હું માણસ છું અને માણસ પોતાને ગૌરવ હોય તો અપવિત્ર કેમ કરી શકે આ તાજમહાલ છે હવે એમાં જઈને તમે કાદવ ખીચડ ને ગંદકીને ગટર નો માલ એ તમે તાજમહાલ ઠલવો ત્યાં નાખ્યો તો એ ભાઈ એ ભાઈ આ મહાલય નું તો તમે ઇજ્જત કરો યાર તમે આ અહીંયા ક્યાં નાખ્યું હે એને ફર્શ ઉપર તમે વિડેનું છે ઠૂઠું નાખો તોય કોઈ કહેશે એટલે આની તો આ સંગે મરમર તો તમે કઈક ઇજ્જત કરો અહીંયા ઠૂઠું નાખ્યું આપણે એક મંદિર છે દેહો દેવાલયો પ્રોક્ત આમાં ભગવાન બેઠો છે રુધિસન્નિવે સર્વસ્વ ચાહ રૂધિસન્નિવિષ્ટો અહમ વૈશ્વ નરો ભૂતવા પ્રાણી નામ દેહ માં શ્રિતહ હે અર્જુન હું બધા પ્રાણીઓના જઠર માં બેઠો છો વૈશ્વના અગ્નિ થઈને અને બધાના હૃદયમાં હું રહ્યો છું હવે મંદિર થયું જ્યાં ઠાકોરજી બેઠો ત્યાં ધુમાડો નાખવાનો ત્યાં તમાકુટકા નાખવાના કે જેને કીડા મોકોડા નથી ખાતા દરેકમાં કીડા પડે તમાકુ જ્યાં પીળ્યું હોય ત્યાં કીડા જ ન પડે આ ગરમ કપડાં સાચા તો ગણા તમાકુ પાંદડા નાખી દે પડે જ નહીં વાતરી જ પડે નહીં તમારે ઊનના ગરમ શાલા તે બધા જર્સી તે હોય તમાર જે હોય ને પડે જ નહીં માણસ મુકતો નથી સોસરું આમ આંખીને ભાગતો જોઈ ને એટલે કોઈ કીધું કે લા ગધેડા આવું સરસ લીલોતરી છે તું ખાતો નથી ગધેડો કે માણસ હતો ત્યારે બહુ ખાધું એટલે ગધેડો થયો હવે ખાવ તો શું થાવ એટલે જેને પોતાનું ગૌરવ હોય યુવાની નું ગૌરવ હોય એ વ્યસન ન કરી શકે ન થાય એનાથી હરિમંદિર નો આદર કરે અહીંયા કેવી રીતે ન ખાવા જેવું કેમ પધરાવાય ઠાકોરજી પાસે એવું કેવી રીતે મુકાય મસ્જિદમાં એક શરાબી પિયકળ જઈને બોટલ ખોલીને આમ રહી અને મુસલમાન એ શરાબ પીવા માંડ્યું પેલો મૌલવી જોઈ ગયો આમ તો કુરાને શરીફમાં શરાબ નહીં નહીં ઇસ્લામ ધર્મમાં શરાબની સંપૂર્ણપણે ના છે કે શરાબ પીવાય જ નહીં પણ વધારે વધારે લોકો એમાં પીડ્યા છે ધંધો પીવાનું દરેક ધર્મમાં હોય ને આપણે આપણા ધર્મમાં જે ના પાડી હોય એવું કરનાર મોટો ભાગ નીકળતો હોય છે શરાબ ની છે કુરાને શરીફમાં કે ના પીવાય અને આ પાછું મસ્જિદમાં સારું ચાલુ કર્યું અને મૌલિક જોઈ ગયો એટલે એમણે કીધું કે ભાઈ તમે આ શું ધંધો કર્યો અહીંયા પીવો નથી પીવાની ના પાડી છે મસ્જિદમાં આવ્યું ત્યારે ઓલા જરાબ દીધો તમે જોઈએ જાહિદ શરાબ પીને દે એ મસ્જિદ મેં બેઠ કર શરાબ પીને દે મસ્જિદ મેં બેઠક વરના એસી જગા બતા દે જહા ખુદા ન હો લે અરે આ પીએકડો શાયરી બોવ બોલે હા આસમાન માંથી ઉતરતી હોય છે અદભુત બોલતા હોય જગા બધા પછી મૌલવી બોલ્યો છે ને એ મહત્વનું છે એમણે કીધું અરે ઓ રિંદ શરાબ પી મસ્જિદ ને બેઠ શરાબ પી મસ્જિદ ને બેઠ કર અગર દિલ ને ખુદા નહીં હૈ તો કહી ભી ખુદા નહીં હે તારામાં રામ ન હોય તો પછી ક્યાંય તારા માટે રામ નથી આ એની ઇજ્જત કરો યવન છે તમાકુ નહી સોપારીનો કટકો કાંઈ નહીં અને જતા જો એમના મજ છે ઘણા લખે કે તમાકુ ગુટકટ ખડક ના નાખે ને તો સવાર માં કોલ્ડ નથી આવતો એટલે સમજે ટોયલેટનો ટ્રંકોલ નથી આવતો નથી આજે કરીને એટલે બંધાણ એને બંધાણ કહેવામાં આવે જે બાંધી રાખે એના બંધાર આવો યુવાન માણસ જે બીજાને પરતંત્ર થઈ જાય એને પોતાની ગૌરવ કર્યો એટલે ગર્વ ન કરો પણ ગૌરવ ગૌરવ હશે તો આ નહીં મારાથી થાય જ કેમ બળદિયા બુદ્ધિ વિના રે તમે એક જ ઉલાળો એક જ ઉલાળો બળદ નો આખો મોટો ભર ભરેલો અને બે બળદ જોડેલા ખેડૂતે બળદ લઈ આ ભર ભરેલો આખું ગાડું મોટો ભર ઘાસ ગંજો મોટો ભરેલો બહુ મોટો વજન પણ થોડું કામ ચાલ્યા અને સામે થોડો તડ ચડવાનો છે એટલે ખેડૂત થોડી વાર ત્યાં વિરામ કરી અને બેઠો હોય છે આજુબાજુ ગયો છે તો મોટું ભરોટું એટલે કેટલા મણ વજનનું બે બળદ જોડેલા અને બળદ પ્રસન્ન મુદ્રા એથી ઉભા અને ખેડૂત આવે એટલે તરત ચાલવાનું હતું એ એક ગધેડો જોઈ ગયો એ ગધેડો આ બળદને ઉપદેશ કરે છે કે આ તમે બુદ્ધિ વગેરે ના છો આટલું બધું ઉપાડવાની જરૂર શું છે તમારે તમારા અકલ નો છાંટો ને આ ભાર ઉપાડે તમારો પર ભાર નહી ભરે આ તમે ડાયટ અમારા ઉપાડો છો ને એટલે દી ભરે જાય છે હાથી જેવા તમે લાગો હાડે હાડમાં શરીરમાં હાથી જેવા લાગો હાથી જેવા તમે લાગો હાડે તા અમથાળો રાખો છો હાડમાં તો હાથી જેવા લાગો છો રાસ પકડીને ખેચી રાખે રાસ પકડીને ખેંચી રાખે તોય આવે નહી તમને કંટાળો બળધિયા બુદ્ધિ વિના રે તમે એક જ નાખો ઓહલાવી નાખો ને બળદગાડું નાખો ખેડૂતો જાય ત્રણ કળા હેઠળ મોજ પડી જાય બળદ તારા કાન કરીને જોતા ગધેડા હજી ચાલુ રાખ્યું કે આ હું તમને કઉ છું અનુભવ માંથી છું એટલે મારું માનો ઘણા આપણને આવી શિખા દેવા આવે હા હા આ અમારે સાત અનુભવ વાત ભાઈ તારો અનુભવ તારી પાસે રાખ गधेड़ो के मैंने क्यों तो कजाड़ो गधेड़ो के मैंने वीती थी कूंभार लगड़ो आखल ठा कूंभार बड़द गधेड़ा नाखे ने लगड़ू के બે ખલેટલાનો આખો પછાપણ માટલા ભરી દે લાકડા મૂકી અને એના ઉપર સ્ટેન્ડ બનાવે ગધેડા ઉપર અને એના ઉપર માટલાઓ ગોઠવે અને પછી કુંભાર એને લઈ જાય એક જગ્યાએ બીજી જગ્યાએ એને લગડું કેવાય વીતી અને વાત કહું છું મને કુંભાર મળ્યો તો કજાડો લગડું આખું ભરે લોઠાયે પરાણે પરાણે ભરે તો નાખી દે હલો કેવો છે કજાડો કરતી લગડું આખું ભરે લોઠાયે પરાણે પરાણે ભરે લોઠાયે એ ભાન વિના ભમરાળો બળધિયા બુદ્ધિ વિના રે તમે એક જ નાખો એક જ નાખો એક જ નાખો ગુલાડો વાત સાચી છે બળદિયા ટાડા ને આમ તો બળદિયા કે ભાઈ એ અમારાથી નહી થાય તે કર્યું એલો કુંભાર બોલો ગધેડો કે મેં શું કર્યું એ તો હજી તમે સાંભળો શું કર્યું હરી બજારે એ મેં નાખ્યું ભૂંડાયે ઈ આખો માળો મારા પર લગડું બેઠ્યું નેઠું ફીડ્યું પાછળ ઢીંડું ઉછાળ્યું મેં ભરી બજારે નાખ્યું ભૂંડાએ ઈ આખોય ઉખળ માળો થામ ફોડીને પાયા ઠેકાણે પાડ્યા ઠેકાણે ત્યાંથી આવું ફોડીને છાંડી ગયો છે કુંભાર મારા ઉપર બહુ વજન નથી ભરતો જો કરીશ તો કદુંક દઈ નેઠું નાખશે એટલે તમે એક આમ ઉલાળો તો ખરા ભરને નાખો નાખી ગયો જોડી ખેડૂત જાય ભરાઈ જાય બધું સમજી જાય છે સુખી થઈ જાય છો મારું માનો હમ ત્યારે બળદે જવાબ દીધો ઈ અહી માં કોતરવાની જરૂર છે બળદ કે છે ભાઈ તે કર્યું એવું મારાથી ક્યારેય નહી થાય કેમ ધાવણ ધાવા એના છોરું ના હોય એ ધાવણ ધાવા કામ ધેનું ના કામધેનું ગાય એના છોડું એટલે છોકરા ન હોય એ ચંડા એ નીચ હલકા ન હોય હમ અમે કોના ધાવણ ધાવાથી વાત તો જોતું માતા અમારી જગત જનેતા માતા અમારી જગત જનેતા આખી દુનિયા એના પગ પૂજે અમારી માં તમે જોવો તો આ માણસ એના પૂછડા પૂજે એ એનો પેશા મૂતર કેવાય એના દેવતાઓ આચમન કરે ને મનુષ્ય માત્ર આચમન કરે પૂછડા પૂજે અમારા અમારા મોઢાના ચાંદલા કરીને પછી એના શુકન કરે અને તમે અમને સમજાવવા આવ્યા છો અમારી માં કોણ છે જગત જનની જનતા કહેવાય માતા અમારી જગત જનેતા રાહ અમારો છે નિરાળો બળધિયા બુદ્ધિ વિના રે તને એક જ નાખો ઉલાળો અમારાથી આ નહીં થાય તમારાથી થાય કેમ તમે આમાં શીખવાનું છે આવું કઈ હોય ત્યારે આવું કેવું પડે શું કરીએ તમે કેવાઓ ગધેડી દીકરા તમારી રીત પ્રમાણે ઈરાડો એ તમારી રીત છે મોટો ભાડ્યો બુદ્ધિ વાળો બળદિયા બુદ્ધિ વિના ના દે તમે એક જ નાખોલાડો અને ગધેડો છાનો મનો જતો રહ્યો પણ ધાવણ ધાવા અમે કામ ધેલું એના છોરું ન હોય છેડાડો એ કઈન કેવાની વાત શું છે જુનાગઢમાં ગુણાતીતાનંદ સ્વામીએ જરા ભગત ને એવા બે ત્રણ પાર્ષદો એમને કીધું જાઓ ગીરના નાનકડા નેસ સરસ મજાની સારી ગાય લેતા હો દેવના થાળમાં દૂધ માટે અને બે ત્રણ પાર્ષદો ગીર ના ગામડાઓમાં ગયા ત્યાં સરસ ગાય મજાની પસંદ કરી જે પટેલ કે ખેડૂત ભરવાડો છે એને નક્કી થયા જે પચાસ સાઠસો એ જમાના રૂપિયા હશે એ આપ્યા અને ગાય છોડી અને લઈને ચાલતા થયા એ વખતે પેલી ભરવાડ ઈ પાણી ભરવા ગયેલી ખબર તો ખરી છે ભલે ભલે એ વેચી હોય મારા ધણીએ મારે ના પડાય પણ તમે થોડી વાર મારું માનો પાછી લઈ આવશો મારે નિહળે હવે શું છે મારું મોડું થાય ભલે મોડું થાય પણ પાછી લાવ થોડી બહુ ખોટી પો કરું ના અમને દૂધ પાણી ચા પાણી બધા કરાવ્યા છે એવું અમે સન્માન થઈ ગયું છે મેમાન થઈ ગઈ છે તમે હવે અમને જવા દો તો ના તમારી મહેમાન થઈ છે પણ મારે હજી એક કામ બાકી છે ગાય ને પાછી લાવ્યા ખીલે બાંધી અને બાય ધીમેક થી પેલા ગાય બનેલી વાત છો ગાયના કાન પાસે જઈ અને પેલી બાય બોલી અને કઈ કીધું પછી પેલા પાર્શોદો કીધું જાઓ હવે ગાય લઈ જા આટલા માટે શું લઈ આવે શું ગવત્રી અમારા જોક ની એટલે એના વાડાની અમારી ગાય છો તું તું જ્યાં જાય ત્યાં ડાહી થઈને રેજે ક્યારે પગ ઉલાડતી નહીં દૂધ નું પાડી દેતી નહીં કોઈને છીંગડે પૂછડે ક્યારેય મારતી નહીં તારા પ્રત્યે કોઈ ધણીને રોષ થાય અને અમના અમને ફિટકાર પડે આ કયા વાડાનું જાનવર આવી ગયું છે કે જેદીથી આવ્યું તે તે હખ નથી માટે જ્યાં જા ત્યાં ડાઇ થઈને રેજે અમારો જોક લજવતી નહીં એમ મેં ગાયના કાનમાં કીધું છે ગુણાતીતાનંદ સ્વામી કે અમે તમને પણ એ જ કહે છે ભલા થઈને તમે અમારો સત્સંગનો જોક લજાવતા નહીં જો કયા સંપ્રદાય નો છું કયા ઈષ્ટ નું ભજન કરું છું કોની મારા ગળામાં કંઠી છે કોનો મારા કપાલમાં તિલક ચાંદલો છે મારો બાપ કોણ છે મારું કુળ કોણ છે ક્યાં દેશ છું ગૌરવ હોવું જોઈએ સ્વામી રામતી જાપાનમાં ગયા રેલવે સ્ટેશન ઉપર બેઠા ભૂખ લાગી હતી માંસારનું શરાબનું એવું બધું મળી જાય પણ આ વસ્તુ મળે નહિ જલ્દી એટલે ફ્રૂટ મળ્યા નહી ફળફૂલ મળ્યા નહીં એટલે થાકીને પછી રામતીર્થ બેન્ચ ઉપર બાકડા ઉપર બેઠા પણ મુખમાંથી બોલાઈ ગયું આ કેવો દેશ છે કે જ્યાં ફળ ફૂલ પણ મળતા નથી એ એક જાપાની સાંભળી ગયો પચીસ વીસ મિનિટની અંદર માર માર કરતો આવી અને સ્વામીજીની પાસે સરસ મજા જાત જાતના ફ્રૂટના ટોપલો બનેલી વાત ટોપલો મૂક્યો ફળ ફૂલનો લ્યો સ્વામીજી પ્રેમથી જમો અરે ભાઈ મેં તમને કહ્યું નથી તો હું એક જાપાની જ છું અમારો દેશ છે પ્રેમથી જમો પણ તમે તમારા દેશમાં જઈ બોલતા નહીં કે જાપાન કેવો દેશ છે કે જ્યાં ફળ ફૂલે મળતા નથી મારા દેશનું નીચું નહીં પાડતા કે જ્યાં ફળ ફૂલ મળતા નથી આને ગૌરવ કહેવાય ક્યાં છે કઈ ગૌરવ જ ગૌરવ ક્યાં છે અને ગૌરવ હોય તો આવું થાય એક જણો આપણા થોડા વર્ષો પહેલા એનો એક મોટો બહુ રાજકારણી એ જાપાન કન્ટ્રી ગયો છે એટલે ક્યાંય ઇલેક્ટ્રોનિક્સ બહુ વસ્તુ લીધી મોંઘી ચીજ હતી એટલે પહેલાં કીધું કે ભાઈ એનું બિલ તો બનશે તો કે હા બનેલી આ બનેલી વાત છે જો કોને ગૌરવ છે કોને નથી બિલ તો બનશે હા ભલે બનાવો પણ જરા પ્રાઇસ નીચી લખજો હું તો પેમેન્ટ બધું પૂરું કરી દઈશ પણ ઓછી કિંમત આંખજો અને લખજો હું પૂરું પેમેન્ટ આપીશ તમને પણ પચીસ ટકા જ નું બિલ બનાવજો પેલો કે એમ કેમ થાય જેટલાની વસ્તુ એટલાનું બિલ બનાય અને તમને એનો શું મોમત છે એટલો પચીસ ટકાનું જ બિલ બનાવજો તો કે ત્યાં મારે દેશમાં જઈને મારે કસ્ટમ ડ્યુટી ઓછી લાગે ને એટલા માટે મારે આ કરવું પડે કારણ કે પાંચ પાઉન્ડ હોય કે ડોલર હોય અને એની જગ્યાએ તમે હજાર ડોલર લખો તો મારી ડ્યુટી સાવ ઓછી થઈ જાય ને એટલે પાંચ હજારની મારી ડ્યુટી ક્યાં જાય કસ્ટમ કેટલું મારે ભરવું પડે એટલે એટલું પચીસ ટકાનું જ બિલ બનાવો અને પહેલી બિલ બુક અને પેન પેલા જાપાનીજે ઇન્ડિયનને આપી કે લો તમે તમારી જાતે જેટલા લખવા એટલા લખી લો આઈ કેન નોટ ચીટ યોર કન્ટ્રી યુ કેન તમે વિચાર કરો હું તારા દેશને છેતરી ન શકું તું છેતરી શકે છે એક જાપાની બોલે છે પેન ને બિલ બુક બે આપી દીધા જેટલા લખત લખી લે હું તારા દેશને ન છેતરી શકું આઈ કેન નોટ ચીટ યોર કન્ટ્રી યુ કેન રોડવું પડે એવી વાત છે પણ ગૌરવ હોય તો થાય જાપાન જ ને લોહી લોહીમાં ગૌરવ ભર્યું છે મારો દેશ જાપાન છે પેલા મારો દેશ પછી બુદ્ધ અને પછી હું આપણે પેલા હું પછી મને હું માનું છું બધા દેશ તો કઈ ગુઈતો જડતો નથી કૃપાથી કઈક સંતો ની કૃપાથી કઈક સત્સંગો ની કૃપાથી આપણે સુખી થયા છીએ ઉજળા થયા છે સારી રીતે રહીએ છીએ છતાંય જેને લીધે આપણે સુખી થયા છે એનું ગૌરવ નથી જો એને ગૌરવ હોય કે હું કોનો છું મારા ગુરુ કોણ છે મારા ગળામાં કંઠી કોની છે ગુરુજી નામની હોય ખોટું બોલાય નહીં બદલાય નહી હોળા છે ડોક માયાર ભટ્ટ માણા બદલના એક ડોશીને કંઈક તીર્થ જવું છે તો બેન પેલાના જમાના તો પહેરતા ને એ કડલું ચાંદ આટલું જાડું હોય અને પગમાં પહેરતા કોઈ ભણઝારા લોકો આટલું જાડું હોય અને મોટું વ્હીલ જેવું હોય પણ એ પગમાં પહેરતા ઈ એક માર્યું હોય ને રામ રમી જાય હા તો આ ઉદય ઉદયસિંહજી આપણે રાજસ્થાન ના બાપ એને જયારે બલબીર મારવા માટે આવ્યો ત્યારે પન્ના ધાઇ હતી એને કટલું કાઢીને જ માર્યું હતું પગ માંથી કાઢીને જેટલું ફેરવીને માર્યું ગોથા ખાઈ પડી ગયો હતો અને પેલી નીકળી ગઈ હતી મારવામાં કામ આવે એ ચાંદી કડલું માયામ ભટ્ટને ત્યાં મૂક્યું કે ભટજી તમે સાચવો મારે જવું છે પછી આવીને લઈ લઈ હવે ભટજી તો ભોળા ભટાક માણસ સ્વામિનારાયણ સત્સંગી એટલે મહિલા માને એમ કે અહીંયા સચવાય એટલે આપ્યું વરસ દાડા પછી માજી આવ્યા તેથી તો બહુ વાર લાગતી જાત્રાઓને ભટજી વચ્ચે છ આઠ મહિને બધું હવે બીક લાગતી હોય ચોર ને બેંકના લોકર હતા એટલે પટારાને તળિયા નાખીને ગોદડા નાખી દીધા હોય હવે ભટજી કંઈક મહેમાન આવ્યા કે ગમે તેમ સાફસુફ કરવા રહ્યા તે બધું કાઢ્યું એક કડલું નીકળ્યું ત્યારે યાદ આવ્યું કે ઓલા ડોસી આપી ગયા છે પણ કોઈ એક તો આપે જ નહીં બે આપે એક ક્યાં ગયું છે હવે ભરજીને સાવ વિસ્મૃતિ જ થઈ ગઈ હવે બીજું ગયું ક્યાં હવે હું એને ના આપું તો ડોસીને એમ થાય કે સ્વામિનારાયણ નું મારું કડલા ચાંદીના ઘરેણા ઓળવી ગયો અરે અરે મારું નહીં પણ જાય વાત સાચી છે ભાઈ આપણે કાંઈક કરીએ ને સત્સંગને નાતે ઓળખાય છે ને કાંઈક સાધું હોય હરિભક્તો કંઈક કરે મને તમને બજારે કોણ ઓળખે છે પણ જોઈને એમ તરત ક્યાંક આવેલ સ્વામિનારાયણ એટલે એને જો સત્સંગનું આમનું ગૌરવ હોય ને તો જિંદગીમાં ખોટું ના થાય ઓળખે છે કોને આને ઓળખે છે એ હોય ગૌરવ હોય તો નહીં થાય ડગલું જ ના થાય એક જણા ખરેખર ઓફિસ ના ટેબલ ઉપર સંસ્કૃત નો વાત કે છે સુભાષિત છે એ લખીને મૂકેલું એ તત્વય નું ઉપપદ્ય એનો અર્થ થાય છે બહુ સરસ વાત આ તને શોભતું નથી બોલો હવે કાંઈ પણ થાય ને કોઈ પણ આવે ને પણ વાત કરે સાહેબ પતાવી દો ને સાહેબ આટલા તમારા ને આ તને શોભતું નથી એક જ સૂત્ર જીવનમાં સૂત્ર હોય ને પકડાઈ જાય તો તારી જાય આ તને શોભતું નથી માયામ ભટ્ટ જે કઈ મૂડી હતી એ બધી વેચી વાસણ વેચી બીજું કઈ વેચીને ચાંદી લાવીને એટલું જ કડલું એવા જ વજન એવું જ સોની પાસે બનાવીને પાછી જોડી કરી કે મારે માજીને દેવું છું માજી વરસ પછી આવ્યા અને માજીને બે કટલા આપ્યા માજી જોઈ રહ્યા કે મારે એક જ હતું કે ભટજી કઈ હોય કઈ તમે મારી પરીક્ષા કરો છો એક થોડું હોય ના મારા દીકરાના હમ દીકરાના સોગંદ ખાધા ત્યારે ભટજી કીધું સાચન તમે નહીં મૂકી ગયેલા એક જ મૂકી ગયેલા એક જ મૂકી ગયા ત્યારે પાછું લીધું કોના ગૌરવ ઉપર કર્યું હું કોનો છું એમ જયારે ગૌરવ થાય ત્યારે જ એને ધર્મ નિયમ વ્રત ઉપાસના બધું ટકે અને જુવાનીનું તો જ ગૌરવ છે પારાથી આ ન થાય સૂત્ર પકડવા જેવું છે આ તને શોભતું નથી બોલો એક જ સૂત્ર એમને ગોખ્યા રાખે તો આ તને શોભતું નથી જુવાની શોભતું નથી જુવાની ગૌરવ કરો ગર્વ મૂકી દો ગૌરવ કરો છ બાબતો છે ને એ યુવાનનો યૌવનનો નાશ કરે છે સમજવા જેવી છે યુવાની તોડી નાખે છ બાબતો પેલી અતિ ખાવું જાણે અમુક લોકો તો ખાવા જીન્મા છે આજે તમે જોયું ને પેપર માં પાણીપુરી નું જોયું વાંચ્યું ને સિટી ન્યુઝ નું જે પાના આવે એમાં જોઈ કેવું અને વાત એ સાચી છે ને હવે પગ થી લોટ મસડાતા હોય તેલ સડેલા એવા જ વાપરવાની કે તાજું એનો જવાબ તમે જુઓ કે તાજો ને સારું ને એવું બધું તેલ વાપરીયે તો પૂરી ભાંગી જાય છે એટલે આવું આમ ચીકણું જ તેલ વાપરવું પડે ક્રૂર જેવું પૂરી ભાંગે નહી આવું બધા લોકો ખાય છે અતિ ખાવું યારે જવાબ બધા ખાવાનું ચાલ યુવાનીમાં ખરેખર ભાઈ આપ તપશ્ચર્યા નો કાળ છે એક દ્રષ્ટિ ત્યારે માણસ સહન કરી શકે છે વ્રત કરી શકે તપ કરી શકે ગઢપણ માં પછી કરવું હોય તો એસિડિટી થતી હોય શરીર લથડી જતું હોય શુગર લેવલ ઘટી જતું હોય તો પારા ખાવું જ પડે અને તમે કયો પાંચ કલાક ભૂખાયેલો થઈ તો એ ગોથું ખાઈ જાય અને પછી કે મારે એકાદશીનો ઉપવાસ કરવો જો થતો ત્યારે કર્યો નહીં આ યુવાનીમાં છે અત્યારે યુવાનીમાં જ વ્રત થાય દસ કલાક ભૂખ્યું રહેવું બીજું ભૂખ્યા વ્યાજે તો વ્યાજે એમાં થાય યુવાની વ્રત થાય તપ થાય જપ થાય સાધના થાય બેસવું ત્યારે બેસાય આ ઘણા ને પૂછે ભાઈ તમે સભામાં આવીએ પણ સામે પછી વાહો ફાટે છે બેસો છે પણ હવે ક્યાં બેસવું પછી આમ દિવાલે ગોઠવાઈ જવું પડે બધું ગોઠવાઈ જવું પડે તોય બેસાતું એ બેસાય નહીં ના બેસાય શું કરે જોવાની વાત થાય પણ ઘણા લોકો તમે સાંભળ્યા છે એટલે આના માટે જોવાની છે થળિયા હોતી ખજૂર ખાઈ જાય ને કપાસ એ તો ડોબા ખાય જ છે તો તારામાં ને એમાં શું ફેર તું વ્રત કર તપ કર સાધના કર તો તારી છે તોફાન બહુ કરે છે તે ગઈ છે કોઈ દાદા તોફાન એવી રીતે કર્યું ગલગોટિયા સોફા ઉપર ત્યાં આમમ આમમ કરે છે અમારા દાદા સોફા ઉપર અલગોઠિયા બહુ મારે છે મસ્તી જ હોવી જોઈએ અવતારો કે બાળપણમાં કેવી મસ્તી કરી છોકરાને મસ્તી જ કરો એ મસ્તી કરે તો જ એને પચે એ કુદરત તમે નાનો છે ને એના માટે બધું કુદરતે જ નક્કી કર્યું હોય છે અને ઘણા જોજો મસ્તી કર ઘણા છોકરા એવા હોય ગોયરમાં જ હોય જ્યાં બેહાડ હોય ત્યાં બે જેવી નાની માટલી બાંધી હોય કતડી જેવી ખાંડ હોય બાજરાના ડુંડા જેવા હાથ હોય લસણ કળી જેવું નાક હોય કપાસા ચોંટાડે એવી આંખ્યું હોય અને પછી હું કે અમારો છોકરો હાથ ખોઈટ છે હાથ ખોઈટ નો હાથે ખોઈટ આમાં છે નાકમાં ઇન્ડિકેટર્સ ચાલુ હોય પાછું બાળપણમાં મસ્તી યુવાનીમાં ભક્તિ જોઈએ અને વૃદ્ધાવસ્થામાં મુક્તિ જોઈએ વ્યસનો વાસનાઓ મો મમતા પરિવાર છૂટી દશામાં બેઠો હોય કોઈ પળો જણ આપણને કોઈ પૂછે ન પૂછે કશું નહીં અમે શું કરીએ હરિભજન કરીએ આવું હોવું જોઈએ હવે એની જગ્યાએ બસ અતિ ખાઈને યુવાનોનો નાશ થાય છે જેટલું વધારે ખાય એટલું પ્રાણને એને પચાવવા માટે વ્યય કરવો પડે ખાવાના શોખી નો હો જ્યાં જ્યાં મળે ક્યાં સારામાં સારું મળેપુર ગોટા ખાઈલવાળા બનાવ જ્યાં બહુ સારા બનાવે લક્ષ્મીના ગાંઠિયા એટલે કેવું કેવું પડે એમાં ચટણી તો મેદાન મારી જાય કેવું કાશીરામ હોલ પાસે જે કાશ્મીરી પાન બનાવે છે તમે ભરૂચની ખારી સિંગ નહિ ખાધી હોય નઈ એ દાણો જોવો ભરાવદાર પેપડા જેવો તમે ખાવાની જ વાત બૌ ઘણા ભજીયા નામ લ્યો ને તેમ ભણમ પાણી આવી એક દાદા આપડે નો હમણાં વાત કરી તળાવ મોટો ઊંડો કુવો એને કાંઠે બેઠેલા બે ત્રણ પડી ગયું તો તળી ગયું બાપા તો વિચારા વીમા હવે આનું કરવું શું આ તો તળીય ગયું એમાં એક જુવાનુ આવ્યો શું વિચારમાં પડી ગયા શું દુઃખી થઈ ગયા બધા બે પાંચ બેટા અરે બાપા આંખમાં આંસુડ આવી ગયા આ ચોખ્ઠું પડી ગયું હજાર રૂપિયાનું નવે નવું તળિયું પડી ગયું અબઘડી આવી જાય બજાર માં ગયો ગાંઠિયા લઈ આવ્યો ઉપર વેર્યા ચોખું ડબ દઈ ગાંઠિયા ને ચોટી ગયું તળીયે ચોકઠા ઉપડ્યા બોલો અને ગાંઠિયા ને બાજી પીડ્યા એ લા દે તો મેદાન માર્યું કે હું રોજ તમને જોઉં છું લક્ષ્મી ગાંઠિયા ખાતા રોજ જોઉં એ ચોખ્ઠુંવાય ગયું હોય અમુક તેવ છે ને મારી નાખે અતિ ખાવાની એક જણા ને કોણ જાણે રાતે સુતો છે તે મોઢું ખુલ્લું રહી ગયું તેમાં સાપ ગરી ગયો નાનો ઘણા પાલી પાલી મોઢા પોલા આપણે એમ થાય દેડકા રાઈતું રેતા હે સાપ ગરી ગયો પેટ એટલે ઓઇલો એવો બિચારો મુંજાય આમ થાય ને તેમલો અંદર હેલે રાખે ને મળો તો મજા કરે ત્યાં હવે જળ સાફ હશે એટલે મરે નહીં અને એવી પેટમાં કઈ હક લેવાઈ દે હવે એ જૂનો જમાનો કઈ આવું જ નતો સોનોગ્રાફી કરાવવાના કારણ જે બધાય જેવા જાય જીવવું છે તમારી પાસે આવ્યા શું થાય છે બાબા શરદી થઈ ગઈ છે ખાધું છે નથી ખાધું આંબલી પાણી પીધું છે નથી ખાધું લીંબુ ચોઈ ગયું છે નથી ખાધું તો છાશ પીધી છે ના કઈ કર્યું નથી કઈ ન કર્યું તો કેમ શરદી થઈ જાય કઈક કર્યું છે મે પીરસો તો થાય જ ને લે આમાંથી કાઢે પીરસો તો થાય પીરસોમ શરદી થઈ જાય ગામડાના ભાઈ તો ભોગા કાઢી એક જણ આવી ને કે બાપા ગામડાના હોય તો માણસ ની બાપા બાપા મારી બકરી માંડી ગઈ હવે એમાં પૂછવાનું હોય થોડું મીઠું નાખીને ખાટી છાશ પાઈ દે વેલા ખાટી છાશ ને મીઠું નાખીને પીવડાવ્યું બકરી મરી ગઈ ગોટો વળી ગઈ એટલે ઓલું આવ્યો બાપા બાપા ખાટી છાશ ને મીઠું ખવડાવ્યું પીવડાવ્યું મારી બકરી મરી ગઈ વૈદ કે ચાલો એક વસ્તુ નક્કી થઈ ગઈ બકરીને ખાટી છાચ પીવડાવી મરી જાય છે એટલે આવપ ગરી ગયો ને એટલે વૈદ પાસે આવ્યો એક વૈદ બાપા આ પેટમાં સાપ ગરી ગયો છે મારો હળહળ હળ હળ હળ કરે છે હવે રાઈતે દીયા કઈ હખ નથી આવતી હોવાતું જ નથી કઈક બાપા કરો કાઢવો છે હા હું કહું કરવું પડશે શંકા નહીં કરવાનો બીજો સવાબ નહીં પૂછવાનો નહીં પૂછું બાબા કાઢી નીકળી જાય સો જાઓ સો ગ્રામ રેવડી અને સો ગ્રામ ડાળિયા લેતા લઈ આવ્યો મારી સામે બેસીન ખાઈ જા ખાઈ ગયો જાઓ ભાઈઓ જા કાંઈ લાવજે પાછો ભાઈ આવ્યો પાછો સો ગ્રામ રેવડી સો ગ્રામ પેલા ડાળિયા ખાઈ જા સામે ખાઈ ગયો વયો જા પણ બાપા રોજ હું કીધું ની સવાલ નહીં પૂછવાનો સાપ કાઢવો છે જા ત્રીજા સો ગ્રામ રેવડી સો ગ્રામ ડાળીયા ખાઈ જા ખાઈ ગયો જા વયો જા ચોથે દિવસે આવ્યો તો કે આવ્યો હા એકલી રેવડી ખા દાળિયા નહી ખાવાના અને હોઈ જા એટલે રેવડી સો ગ્રામ ખવડાવી અને વેડી લીધો બે ઠોકતો સાણસી લઈ લોકળીને ડાળીયા ક્યાં જાય નાશ કરે છે રિયલ અતિ ન ખવાય માપસર્જે ખાય તો યૌવન બચે છે હસવાની વાત નથી જાણવાની વાત પણ ઘણા લોકો તમે જોવો ને ગમે ત્યારે ઉઠાડો ખાવાનો પણ ખાઈ જાય સુઈ જાય બોલો ખાય ને પણ જાગીને ખબર જ નથી ક્યારે ખવાય ક્યારે ન ખવાય કેટલું ખવાય એટલે ભોજન પારકું હોય પેટ થોડું પારકું છે દે ધનાધન અમારે છે ને આ જયારે ગુરુકુળ બનતા ને ત્યારે એક બાપા હતા નામ અત્યારે મને યાદ નથી આવતું કાનજી બાપા કે કરસન બાપા કે કોઈ બાપા હતા નામ ત્યાં ધરમપુર ની બાજુ આવતા કડીયા કામના ઈટો અંબાવતા હવે એ જયારે વાલ નું શાક ખાય એટલે તરત જાજરૂ જવું પડે જાજરૂ જાય એટલે ચાલી ચાલી વાર જાય ચાલી ચાલીસ ત્રીસ ત્રીસ વાર જાય તો આપણે ઈંટો અંબાનું આપણને પોસાય નઈ ને એ હોય તો જયારે જાવ તો ઝાજરું કાયમી ન્યાય બાપા હોય જ આપણને પોસાય નઈ ને મજૂરી દેવાની ને કામમાં તો આવે નઈ બે ઈટો અંબા હમણાં એમ કે ભાગે બોલો પણ તોય એને આપણે કઈ તમે કયો તમારા માટે સ્પેશિયલ શાક બનાવી દઈએ તમને મગજ લાડુ ચૂરમા લાડુ જે કયો આપીએ પણ તમારે કઠોળ નહીં ખાવાનું તો એ બધું લે ખરા આગા પાછા જાય જાય ભોજન યુવાની નો નાશ કરે ઊંઘ યુવાની નો નાશ કરે ઘણા બસ હોવા માં જ માને ભાયડું નથી લાંબા થઈ ગયા નથી દસ દસ અગિયાર અગિયાર વાગે ઉઠવાનું એલા તમે કોઈ સૂરજ ઊગતો જોયો છે કોઈ દિવસ એ તમે સુહાની રાત શિયાળાની તમે પાંચ વાગે ઉઠીને વોક કરો પાંચ કિલોમીટર ડાયાબિટીસ એને ઘરે બીઓ જાય ગોદડા નાખે ખરેખર બોલવામાં બહુ શક્તિ જાય છે એ તમે બોલીએ એટલે ખબર પડે છે તોડી નાખે એમાં જે સંગીત કરવું કે સાથે સંગીત હોય તો એ તો સાથ પુરાવે વચ્ચે આરામ મળે કાંઈ પણ ન હોય ને એમને બ બે ત્રણ ત્રણ કલાક બોલવું તોડી નાખે શરીર ને આ તો બઉ ભયંકર શક્તિઓ વપરાય કેટલું આખું શરીર એમાં કામ કરે ત્યારે શબ્દ નીકળે માંદા પડી જાય ને આપણે પછી બે ત્રણ દિવસ થઈ ગયું પછી ડોક્ટર પૂછે કેમ છે બોલવાય ગણ આવે તાકાત જોયે ને હવે ઘણા નોન સ્ટોપ હોય છે બસ એ ઉઠે એટલે સ્વિચ ઓન ખુ જાય એટલે ઓફ તો એ પાછા બડબડ બડબડ કરતા હોય એક બે ને એના ધણીને લઈને દવાખાને આવ્યા તમારે ભાઈ રાખે એમાં શું દવા આપીશ બંધ થઈ જશે બંધ નથી કરવું સમજાય એવું કરી દે એ કઈક બગ બગ કરે છે કોના નામ લે છે મારે જાણવું છે સમજાય એવું કરી દોપડી ખોપડી તમને નજર ને એ ખોપડી પડી હતી એની સામે આમ જરીક જોયું ખોપડી બોલી હેલો કેમ છો લે હવે આ તો શિકારી જનુ ની માણસ એટલે ડર્યો નઈ બાકી આપણને શું થાય ખોપડી બોલો લાગે કેવું હવે શું તમે બોલો કેમ ના બોલીએ બેસો બેસો વાતો જગન હું આમ હતો ત્યારે આમ હતું બધી વાતો કરી પણ આ ક્યા તમે આટલું બધું જાણો છો તો તમે માથું કેવી રીતે કપાઈ ગયું કેવી રીતે મોત થયું તમારું બસ બકબક કરવાથી ભૂલ કરવાથી માથું કપાઈ ગયું પછી મીઠી મીઠી વાતો કરી પણ આ કે ખોપડી બોલે છે રાજા કે એટલે ખોપડું તે બોલતું હોય છે હા હા નજર સામે મારું અપમાન કરેસ તું અપમાન નથી મહારાજા નજરે જોયેલી વાત છે આવો મારી સાથે ખાતરી વાળી વાત છે એમ આવ્યો રાજા ખોપડી પાસે એનું ભર્યું બોલો તો બોલે જ નઈ એને બોલવું ત્યારે બોલે અરે હું તમને કઉ છું તમે મારી કેવી વાત કરતા બોલો કઈ બોલે રાજા એ કીધું આટલા માટે બોલાવ્યું અને મને શું તું ભોટ જાણે છે તલવાર કાઢી સાપ દઈ માથા ઉપર માર્યું માથું દડી ખોપડી પાસે ગયું ખોપડીએ પૂછ્યું તારું મોત કેમ થયું બકબક કરવાથી બોલ બોલ કરવાથી માણસના માથા કપાઈ અતિ બોલવું યુવાની નો નાશ કરી નાખે વાત સાચી છે અતિ શ્રમ ચોથું યુવાની નાશ કરી નાખે માપમાં હોય શ્રમ પણ માપમાં હોય આરામનો સમય ના મળે ખાવાનો સમય ના મળે હવે જો હવા ત્યાં નીકળે જાય ઘણા એવા હોય છે આપડે કોકોક શિક્ષક આપણને દઈ આવે ટ્યુશન કરતા કરતા એ બોલા ગુટકા ખાઈ ખાઈ દાડો કાઢી ખાવાનો સમય નહી પીવાનો આમ લાખો રૂપિયા દેખાય છે ભાઈ કોઈ ધંધામાં એવું હોય ઘરના રાયડું નાખતા હોય વાત સાચી પણ અતિશ્રમ માણસ ને તોડી નાખે આને અતિ વિષયા શક્તિ સ્ત્રીયા શક્તિ વિષયો બ્રહ્મચર્ય નો ભંગ કરો મર્યાદા મૂકીને વિષયોનો ભોગ કરવો એમાં કોઈ કૂટે શૂટે વાત એ બધું કંઈ જાણવું જોડવું વિચારવું નહીં આજના ડોક્ટરો તો તમને બહુ ઊંધે રસ્તે ચડાવે છે એ તમને બંધ વાત કરું છું એમાં તો બધા એવું કે એમાં કોઈ બ્રહ્મચર્યની જરૂર જ નથી સંયમની કોઈ જરૂર જ નથી આવું બધું યૌવનને તો બહુ લોકો આખા સમાજનું અહિત કરતા હોય તો સેક્સોલોજીસ્ટ ડૉક્ટરો કરે છે પણ અતિવિષિયા ભોગ યૌવનનો નાશ કરે છે અને છેલ્લું છે વ્યસન યૌવનનો નાશ કરે છે એક છે ફાયદા છો વ્યસન તમે આ કરો કોઈ પણ જાતના તો ત્રણ ફાયદા છે કરવા જેવા છે એક બીડી સિગરેટ આ તે બધું ખાનારા પીનારા હોય ને ચાય પીતા બધું કોઈ પણ જાતનું વ્યસન હોય એને ત્રણ ફાયદા થાય એક એને ઘેરે કોઈ દિવસ અનાજ તંગી ન પડે આ તમે લખી જ રાખજો અનાજ તંગી જ ના પડે બીજું એને ઘેરે કોઈ દિવસ ચોર નો આવે અને ત્રીજું એને ક્યારે ઘડપણ ન આવે ત્રણ ફાયદા થાય અનાજ ની ક્યારે તંગી ના પડે બોલો વ્યસન કરતો એને જમવાનું મૂકો એક રોટલી એ જાય એને પડે તંગી ખાય જ ના શકે આ તમે જ ચાય પી પી રોજ દિવસના દસ દસ પંદર કપ ચાય પી જાય એ રોટલી શું જમે અને જેને કઈ વ્યસન ન હોય મૂકો તમારે લાડવા મૂકો આપણને એમ થાય ને ચાવી જાય આવી જાય બે રોટલી ને એક ભૂલ થોડો એટલો પૂજનમાં પાંચ પોળિયા એટલું હમણાં ચા પીધી ને વ્યસન કરનારા અનાજ તંગી પડે નહીં એને ભાવમાં તકલીફ વાંધો ન હોય કઠોળ ખાય એટલું કઠોળ ખાય હું ખાય વ્યસન ન હોય અને બીજું ઠંકા એટલે આવે જ નહિ અને આ સૂતો જ ન ઠંકા જ ખાતો અને ત્રીજું ગડપણ આવે નહીં ગડપણ આવ્યા પેલા જ બીજો જાય કારણ કે રસ્તો જ ખોટો પકડાયો છે દરબારો બે ત્રણ હતા બારીગામ જવું હતું આ વાત આમ બધી રીતે બહુ સરસ જીવનની દ્રષ્ટિએ પેલી રીતે ઘોડા લઈ નીકળ્યા જવું તું બારીગામ ત્રણેય કાઠીઓ નીકળ્યા હવે એ ચલીમો પીવાના એના શોખી બે પાંચ ગામ વિ ગયા છે ઘોડા ઉપર અને એમાં ચલીમ પીવાનું મન થયું એટલે ઘોડા ઉભા રાખ્યા અને ચલીમું ખળગાવ્યા આમ માટે ફૂંકુ લે પણ હવે પવન આમ હામી આવે એટલે ઠરી જાય દિવાસળી જે મૂકેને એ ઠરી જાય ચલમ ને અડે નહીં પવન આમ આવે એટલે છે ઘોડા ફેરવી નાખ્યા આડું થઈ ગયું એટલે ચલમું સળગી પીતી પીતી નું સામાન્યા એમને ઉપડ્યા પાંચ ગાઉ ગયા ચલમો ના તોર ચડી ગયો વાતુના ફડાકા મારતા જાય ત્યાં જાડવા દેખાણા ગોંદરું દેખાણું હનુભાઈ હા આપડા ગામ જેવું ગામ છે આંબલી નું એવું જ ઘોડા તો પ્રાણી છે ટેવાયેલા હોય તો એની શેરી ઉકાને પણ આપડા ગામ જેવા જ છે ત્યાં તો એની ડેલી ખડકી આવી ઘોડા ઉભા ગયા ત્યાં ઘરના હતા બારણા ખોલ્યા આમને ક્યાંક જોયા હોય એવું લાગે દિશા જ ખોટી પકડાય આપડી દિશા ખોટી પકડી લે છે યૌવન જીવનનો નાશ કરે છે જીવન માંથી વ્યસન અને ફેશન બે નીકળી જાય તો બધા સુખી થઈ જાય આ વ્યસન અને ફેશન દાટ કાઢી નાખે છે એક નાનકડી વાત સમજાય તો મજાની આજનો માણસ આજનો યુવાન રીછની જેમ વાળ વધારે છે જાફરા જેમ નખ વધારે છે ગેંડા ને જેવા બરછોટ મોટા જીન્સ પહેરે છે ઊંટની જેમ પાન મસાલા ગુટકા ચાલ ચાલ કરે છે ભેંચની જેમ સ્વિમિંગ પુલ નાયા કરે છે જરખ ની જેમ પરસ્ત્રી ને તક્યા કરે છે બિલાડીની જેમ રાતે ચૂપચૂપ તગલે વાંદરા જેમ ડિસ્કો ડાન્સ ને જેમ તેમ એલ ફેલ કુદકા છે કૂતરાની જેમ વાત વાતમાં લડી પડે છે ગધેડાની જેમ બરાડા પાડે છે મગર જેમ સોફા ઉપર આડોટા કરે છે કાગડાની જેમ બીજાને દોષને છિદ્રો જોયા કરે છે દોષને દુર્ગુણ જોયા કરે છે અને બકરાની જેમ હાથમાં જે આવે એ ખાય ખાઈ કયા કરે છે બિલિવટ ઓર નોટ માનો યા ન માનો માણસમાં એક માણસ નહીં બીજા કેટલાય જાનવર વસે છે એ નક્કી એક માણસ નથી બધા જાનવરો આજની યુવાનીમાં બધું જ તમને દેખાશે માટે યુવાની નો ગૌરવ નહીં પણ જો એનું કોઈ ગૌરવ કરે કે હું ક્યાં દેશનો યુવાન છું કયા સત્સંગ યુવાન છું કયા કેની પાસે બેઠા છે કે શાસ્ત્રો પીધા છે ક્યાં મારા ઈષ્ટ છે કયો મારો સંપ્રદાય છે કયા ગુરુની મને કંઠી છે અને કોયું મારું કુણ છે એનો જો માણસને ગૌરવ તમારી જુવાની નું ગૌરવ હોય તો એનાથી સર્જનાત્મક કામ થશે માટે ગૌરવ યુવાની નું કરવાનું પણ ગર્વ ક્યારેક કરવો નહીં વિશેષ વાતો છે પછી સહજાનંદ સ્વામી બાલા ભક્તોજનો જે સ્વામિનારાયણ ભજન કથા વાર્તા સત્સંગ આપણા જીવન અંગ છે આપ સર્વે ગુરુકુલ પરિવારના યુટ્યુબ ફેસબુક વગેરે માધ્યમોથી નિત્ય અમારી સાથે रहो तो आत्सव पर निहलो शेर करो सबस्क्राइब करो अपनी गुरुकुल परिवार्यूब चेनल रेग्यूलर अपडेट मे बेल आईकोन पर क्लिक करो आम करने ततत सारी प्रवृत्ति साथ देवदर्शन उत्सवों सतत जैसो